હવે જરૂરિયાત સમાધિ આ વિજ્ઞાન છે ને નિરંતર સમાધિ રાખનારું છે એનું વિજ્ઞાન એ હાથમાં એ જયારે આ કાયડો પૂરી થઈ જાય છે ને એ જ કર્મા થાય છે કાયદો પૂરી થાય અહંકાર ને મમતા દેવ ગયા કાઢ શું નામ તમારું રુદ્રકાંત હે કોણ છે ભગવાન કોણ છે અલ્લાહ કોણ છે ઘણી વાત થાય નજીક નાખો અભ્યાસ કરવો પડે ચાલો શરૂઆતમાં પછી સહજ થઈ જાય બીજું બધું વિકલ્પો છે બધા વિકલ્પો છે ચિંતા પણ અત્યારે હું બહુ ખરાબ સંજોગો માંથી બહાર નીકળી છું અત્યારે બધી શાંતિ છે અને એમની ભાવના એક સંકર્પ કરેલો છે કે જે પણ કઈ મને પરમાત્મા આપ્યું છે એનું ટ્રસ્ટ કરી નાખું એ એ જો કરું બધા વિકલ્પો છે બધા ગોઠવી કાઢેલું આપણે જરૂર નહિ એટલું થઈ ગયું પૂરું થઈ ગયું ડાયરામ થઈ ગયું ઓપરેશન થાય કે બે ઓપરેશન કર્યા એક છોકરા નું અને નવીન નું પેન વાતું મજા મારી પાસે મારી તકિબિત વધારે અમારું પોઝિશન જ નહી દાદા કઈ ભગવાન તરફ પગાર આપે ભગવાન પડે અમારા અમારા દિવસ છે એવું બોલે ચાર પછી એમ તું છે આ જ એટલે તમે જતા રહેતા બધા જતા એટલે હવે ભેગાના એમાં તો એડજસ્ટ એ પાછું બોલવાનું છે પણ એની અમારે એક કાયદો જ્ઞાન છે અને એટલે કોઈ જોખમદારી છે તો એનું જ છોકરા હું કઉ્યા આપણી કળે ને ભગવાન ની લેવું છે બાબા એ કેસો સિદ્ધાર્થ પૂરો થયો જેથી રોકડ લાવે ને આજે આ તો કશું કર્યું નથી જે અક્રમ છે ને તે અક્રમ એટલે પૂરતો આપવા નહીં પૂરતો એટલે કિસાન પૂર્યો ઘણા કારણકાર દસ લાખ ગયો છે પણ ઘણા કાર્યો સંવસાર સુધરે છે સંસારમાં કઈ પોસ્ટ નહીં આવું ઊંચું તેનો દેહ કરવાનું હોય ત્યાં જ જાય મા બાપે ઊંચો હોય તેઓ કેસ પૂરશો એક જતા કોઈ છે કેવું મન બગડે ના થાય એટલે વધારે પડે પાછો પાછો આનંદ પડે હા એકદમ મસ્ત લાગે આપણને હા શું ચાલે તો ચાલે આપણને રોકાઈ આગળ કર્યું હોય ભેગા આગમ દેતું જ ને આધાર પડવા મારે ફોટો કંડાર નાપાસ થયો નથી આધાર થયો અરે કુદરત આ બાજુ જવા મારે હા બાજુ આવી ગઈ હજી મારો મારે માટે કુદરત બઉ લાગે છે જૂનું તો થોડું જ પડાય છે દાખલો આપ્યો હતો એમાં હાજરીથી ઉત્પન્ન થવું એટલે સંડોવાયા વગર જે દર ઉત્પન્ન થાય છે પછી અમારે ચા પટવું પડે દીધ જોડે ચા પછી લાગે પડે પછી બ્રત તેનું પ્રત્યે હું તમારી પાસે આવું મારી પાસે આવતરાયા છેતરી પણ એને એ વ્યક્તિ જે છેતરવાની છે એને આપડે પોષણ નથી આપતા એને એને વારે ઘડીએ છેતરવાની વૃત્તિ ને આપણે ભેટ નથી આપતા એક વાર છેતરવા દઈએ આપણે પણ એ સામાનસ ને આપણે આ તો પછી અચાનક આપડે છેતરાયા એક વખત તો ચાર પછી બીજી વખત આપડે એની પાસે નથી જતા ખબર પરંતુ બીજી વખત આપડે શા માટે એની પાસે જઈએ એની પાસે કરીને ધોકડ વાંચી એક વખતે એક વખતે આપણને ફાથડો હોય કોઈ છે સમજી છે આ તો રાખી દીધું શ્વાસો રાખી દીધે સમજીતરા હતા પેલા અણસમી જાય છે અને ભાઈ સમસતા જઈએ જે તમારા આગો જોઈએ સમસણથી આપતા જઈએ ઉકેલાયે ને તો આપડા ચોખ્ખા સુધી ઉકેલ અરે સમયે ને આપડા દીરવાય એમ લાગે બહુ સારું તેવું કેમ છે સમજી પણ એ તો દાદા જ્યાં સુધી પૈસા હોય પૈસા જ્યાં સુધી આપણી પાસે હોય ત્યાં સુધી છેતરાય અને તેનો આત્મા આપણને આનંદ મળે કે જુઓ આપડે સમજી લે છે તમારે નહીં હોય સાધન હોય છેતરા વાળું છે એ નક્કી છેતરા વાળું લખે ને પંદર પણ પંદર માં છેતરા જવાના છો જે બધા એ છે કે સમજી ને અણસમર્થિત ક્ષેત્ર અણસમર્થિત ક્ષેત્રો અને સમજી ને ક્ષેત્ર તેની અંદર અંદર ના પરિણામ પેલા બહુ સારા રહે સમજીને ક્ષેત્રો અને અણસમજતી ક્ષેત્રો એ બંને ની અંદર જે પરિણામ જે છે તે સમજીને ક્ષેત્ર અંદર પરિણામ સારા રહે છે હા જે રે છેતરી કે વસ્તુ બધી સમજવાની જરૂર છે આપો કે સમજી પ્રસંગ ક્યારે આવે આ પોસ્ટ ની ઈચ્છા નહીં કરી એ પોસ્ટ આ પોસ્ટ ની મને ખબર નથી આ પોસ્ટ ને છેતરાવા બહુ શોધવાડી કાઢે છે ત્યાં આનેતરીએ છીએ મળીએ છીએ કેવી રીતે એક સરસ સમજી ને ચેતર સમજીતરેલું હારી છે ચેતરાથી હલકું ફૂલ થઈ જાય આપણને રાહત છે એમને જો સમીને આપણે કડવા દઈએ નઈ તો રાતે લઈ જવાના છે મૂકી જતા લઈ જવાના રાતે મૂકી જતા ન લઈ જાય એના કરતા લઈ જવા દઈએ તો આપણું આપડું મોટું સ્વાગત કરી તમે જો અમને હેરાન કરશો તમે રાતે એમાં હિસાબ લઈ જવાના રાખીને બરાબર ઉદા ઉપાય ઉપાય અનુમ કહે કરી એ દુઃખ ના આવ્યા ના આવે આ ઉદા ઉપાય છે એ દુઃખ કાયદે છે બીજું તમે જયારે મારો છો એ તમને ખબર નથી એ જયારે મારો છો એસ વાયુ છે એનું સ્વશે કેટલાય છે એક બી તારે કેવું અમુક જ દિવસ નું હોય હવે એનો એ પોતે મરવા આવ્યો છે એને મારી દુકાનદારી છે પણ દાદા મોટો થઈ જાય છે વાયરસ ના લાગે હા એટલે એને એને પેલા ડિઝાઈન જો કર્યો કોઈ કર્યો આ બધા ઘંટા રહી ગયા અરે કારણ કેકર છે ને આ દુનિયા નું કોઈ ચીજ એ ખાતો નથી એ લોકો મનસ નું બ્લડ છે બીજા કોઈ નહીં મચ્છર નું એવું મચ્છર મચ્છર હવે એને આપણે ખેલી મચ્છરદાનીઓ નાખીને એ કરીએ છીએ કે આપણને ખરડે ના જરા આરામ લેવા દે રાખવા માટે વાંધો નથી મળે તમે જમવા ના દીધા જમવા ના દીધા ભૂખ્યા રાખ્યા નું પાક રાખે ને તમે મારો તો મારો તો વાંધો નહિ તો આખી રાત મકાન કાઢો તો વધુ નહિ મતદારી બાદ રાહ એવું નહી કહે તમે મફાન કારણ કે આ આ કાળના મનુષ્યનું તાકાત નઈ ને આ બધું આમ તો જાણકાર ની એક વાત શક્તિ સહન કરવાની શક્તિ હોય સહન કરવા નીચા નો એટલે શક્તિ હોય એટલે પોતે પોતાને કઈ ના લાગે અસર ને બહુ ના થાય અસર બહુ ના થાય કોઈ માણસે આપણે એટલે ઊંટો થ આપડે અથવા ત્યાં મંકોળા કઈ જાય જમીન પર મંકોળા નાખાઈ જાય આ મજબૂત થાય ને મંકોળ એ જમીન પર સુવાનું ડોક્ટર ક્યાં છે તારે સુવું પડે છે એના પેલા મોકડા મકો કચી ના જાય હા તો મંકો થઈ ગયા ધીડા પેલા મંકો બોલાવવા પડે હું તો મીરા કચી જતો ધીરા બાઈ રીતે રાખવું જ નથી રાખવું જ નથી આપડે તો સારી ચીજ કઈ લેસો મધ્ય માં કઈ હારી ચીજ છે એ કઈ નઈ હારું રાખવું નથી ગમતું નથી એ તો શું થયું આ લોકો કેવું પડશે આમ કોઈ ચીજ નો વસવસો ના ભાઈ અરે હવે કોઈ ચીજ ની પરોજણ ના કરીએ હા હા કોઈ ચીજ નું છે તે કુ ના કરીએ આ પેટીમાં કપડા કેટલા છે પેલું કઈ ગયું પેલું કઈ ગયું પેલું કઈ ગયું દાદા ને બોલાવ્યા ગયું દાદા હા ભાઈ સારું કાશું આવશે નઈ ગયું ક્યાં આવતો આ સમજ રહેતી નથી પણ આ સમજ રહી જાય તો વ્યવહાર કેટલો મેળ પડે મે થાક લાગ્યો હોય તો કાલે થાક લાગે પેલો ફિલ્મ દેખી ત્યારે લાગ્યો દેખે છે હા એમાં શું જોવાનું તમારે આ બધા આગળ થાય છે હું તો આ વ્યવહારમાં તો ઉપલબ્ધ જોઉં છું કોઈ તારે વરઘોડા બેઠો હોય ને ઉપલબ્ધ દ્રષ્ટિ બી હોય ને અહી ઉપલબ્ધ નહી રખા દે આ ફિલ્મમાં બીજી ફિલ્મ હોય છે ત્યાં લોકો મને ઓરંગાબાદ તો થાક લાગે છે મને થાક આખો દિલા આના જ ઉપયોગમાં આજ ઉપયોગમાં બીજી કાય છે તે સુપર પ્લે સુપર એના સુપરફ્રેશ અઢી સાહી કલાક બાબતમાં ઉપયોગમાં આ શું નકામ જોઈએ બીજા લોકો નું કામ નતરે છેતરે જવાય છેતરા છે ખરા છોકરો હોય તમે દ્વારા શું કરો પછી જવા દો જવા દો જવા દો એને અવાજ ચિત્ર હતા વાળા વરે છે તળતા નદી એનો ઉદ્દેશન કાપા આ તે ઉદ્દેશન દેતો કે એ ઉદ્દેશન તમે હગાવાળા પાછો સાચ ખરી મોટો કી પાએ તો દાદા આયા ફસાયા એને કેવું થઈ ગયું પેલો સબન્ને હિસાબે આયા ફસાયા ખાઈ કે હા બસ કે દે આપો તો છે આ એ ના પૂજે ना भाई एम <laughs> के जाने सेतरावात जातरी ने जाइए जातराया હવે આપડે ઘેર આવે ને ઘર માં આપણને આ બધી વાત ની ખબર પડી ઘર વાળા માણસો ને ખબર પડી કે આ તું જાણી ને છે શાક લઈને આવ્યા તેમાં છેતરાયા હોય કોઈ વસ્તુ લઈને આવ્યા હોય ઘર ની થતો આ વસ્તુ હોય તેને બધા દાદા હું બધું આવી ગયું બહુ ખબર પડી ગઈ એ વાત પ્રશ્ન कोई वस्तु अपनी मंगा तो आप बजारी हो ना ना वस्तु, वस्तु, वस्तु ना धारो कर रुपयो रोड़ो वे अपाई गो हो तो ते रुपयो रोड़ो तमारी पासी दो लागवा दो એક રૂપિયા હોય એ પોતે જાણતો હું એક વાર નો ઉમેરું અને પગડો હમળાયો વખતે મારા પૈસા બગાડ્યા નથી શંકા ના પડે સાપ વાળી પી ગયા હા એક જ વાર વધારે જવાબ આપવો બધા બઉ જાય બધા કેવા કરે બધા જરૂર છે લીધા હીરાબાઈ ને કેવા નઈ હીરાબાઈ હીરાબાઈ કુસે એટલે દર્દી માંડતો આવડતું ના કરે માસું આવડતું નથી અમને ન ચોરા શું કહ્યું માગતા નથી આવડતું માથે આવ્યું છે મા ના આવડે મારે દ્વારા અધિકાર તો અધિકાર પણ આવી રીતે ના અધિકાર અધિકાર એ ચાર થશે પણ જ્યાં બેટ્યા ને ત્યાં મજા આવતી કરી પછી હીરાબાઈ જાય છે તમારી ભાગીદારી એ ચાવીઓ લઈ લીધી કર્યું બે ચાવીઓ લઈ લીધી બધા દાદા પણ બધી વાત કરી પણ બધા ની બધાએ આપણી પાસે ની આ લઈ લીધી બધા એ આપણી પાસેથી આ ચાબીઓ લઈ લીધી આપેલી શકતા નથી ભય છે હવે હવે મામા નો દીકરો જો છેતર છે તો એને કે છે કે હું તને તો ઉત્તેજન નહીં આપું મેં કીધું મામા નો દીકરો જો હવે છેતર છે બધા ઉધા રસ્તા છે જો તમારે સદમાર્ગે દેવું હોય અને સનાતન ચૂક્યું લોકો ચાલે છે એ રસ્તે નથી એનાથી કઈ ઉધા ચાલો એ તો મને નોંધી થાય બધા મિત્રો બહુ ગરીબ છે રીંગણા છે બધા જાય છે બધા ખાય ખરા અને મને પહોંચી લાવ્યા કે કયા કાળ ની અમલી ઘેરે બાકે બીજા કેટલાક ને તો દાદા આવો સ્વભાવ હોય છે કે પોતાના ખેતર માં શાક હોય છતાં ભાઈબંધ ના ખેતર જો વધારે શાક આવ્યો હોય તો તેના સાથી આપડે લઈ આવો વધારે એમ ખબર છે કે આ બધું મારું છે બ્રાહ્મણોથી કરે પટેલો કે આપડી ચોરાજી કરીએ તો એની માં ભસેકવા લે બંધ થઈ જાય ચક્કી કરીએ કરવી બ્રાહ્મણ ગઈકાલે ગઈકાલે બચે અત્યારનું સપોનું બચે આ વસ્તુ બચે અને કાલે જમે મારું આના પરમારું છે પાકું છે એટલે શરીર ને ત્રાસ આપીને પણ હા સમજ આપડા આપડા ગા બધા બહુ ડાયા હતા દાદા એક સવાલ એવો આવ્યો કે આપડે છેતરીએ છીએ છેતરી આવ્યા ઘેરે આવ્યા ત્યાર પછી થી આઠો કાઢવી ધરો કે ફાઇલ ને અસંતોષ થયો ફાઇલ નંબર બે ને અસંતોષ થયો કે આ તેમાં વારે કરીએ છેતરીને આવે છે અને જો આપણે આઠો કાઢવી આવે પછી એ એમ કે કરી દેતા આવડી નથી કે હા ઓ વાત છે વાત છે તો કરવા જોઈએ માકે માકે ડિલાઈન એટલે કાઈ છે એટલે બસ એટલે તો ના ઓ મારી કારાડી અકલ નથી આપ સમાજ પર છે આપકો કારે આપ બોલ રોકે આપણે શું કરવાનું સમજાય ને સમજાય પેલા પાંચ કિલો બટાકા લાવવાના ગયા હોય आप बजारीलाई आया काटा लिया हवा केटाका लै आया तो करूाब हा खराब केड़ेला આપડે કઈ રે મને નથી આવડતા મને તો આ પૈસા કમાવાની શું આવડે પૈસા કમા કરી નોકર આપવાનું હું તો મારે પૈસા કમાવા ને ધંધો નોકર નોકર સવારે રાખવાનું પગાર સવાર આપવાનું પૈસા કમાઈ લાવું જોવાનું પણ દાદા બજેટ જેટલું પરમિટ કરે તે પ્રમાણે કરવાનું હોય આપડે આપી દેવા ને બાર નથી આવ્યો બાર જ આવ્યો પણ દાદા પ્રોબ્લેમ હોય તો પાર આવે પ્રોબ્લેમ હોય તો પાર આવે એ જો એવો કોઈ દાખલો હોય તો એ ગણી શકાય પણ કલ્પના દાખલાઓના પછી નોકરી કરતા એક તરફ પ્રકાર વધુ આપ્યો તો એ મારી કોઈ મજા આવે તો આમ પત્રી રાખીને જતા તારે મને ઘર જોવાનું નહીં જે આપો એ પગાર નાખ્યા હતા તમે જ ઓછો આપો છો શું કે છે મારે એકલા નો હસ્તું આપીદારી મારે શું કે લિનિયા છે ભાગીદારી રીતે મારે છે ન્યાય તો મારે વાત છતાંય અમને અન્યાય લાગ્યો છત્રી થઈ ને પણ સ્ત્રીઓ વિપરેતા શું થાય કારણ કે એનું કાજુ પછી અને સવાલ કાજુ રૂનું હોય કેવું સત્તાઓ રાખી રહી મજા આવે એમ સત્તાઓ રાખી સત્તા આવે સ્ત્રી જોર કરે લઈ રેવા ફે તો પછી આ હમણાં બધું ના કરે એવું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 ઘ વધારે દાદા શાસ્ત્ર માં આ પ્રમાણે લખ્યું છે કે યત્ર નારિયું અત્યંતે તંત્ર રમત